આપડે વિશ્વ આપણે આ થાય કોના લોકો વેપારીઓ છે મારી નાખ્યા ઊંધે રસ્તો ચલાવી એ તો ઇન્ડિયન કેવો હોય કે ઇન્ડિયન તો આખી દુનિયા તારે હોય શું કહું એના માટે મને સંકેત થયો કુદરતી હું તો કોઈ બાધવાની વિરુદ્ધ છું તો લોકો શું કરે જણાવો તારા જેવા આવે ને ઘેર થી કંટાળી અને ત્યાં ખાઈ ને પડી પંદર પછી પાછું આરામ કરીને પાછન કેવું સમજે ભાઈ નું આશ્રમ દુઃખો શ્રમ ઉતારવા આવે શું કરવા છતાં મારે બહાર વખત આવ્યો શું બાંધારો છે તે જાણે છે બે કરોડ રૂપિયા નું એક કૃષ્ણ ભગવાન નું ડેરાસર એક શિવ નું અને વચ્ચે સિમંદર સ્વામી ડેરાસર પચાસ પચાસ કરી એટલે આ બધે લખી ગય છે ને મતભેદ તૂટી જશે લોકોનો વિચાર છે અને બધું વિજ્ઞાન બધું આપવાનું લોકોને આ ડેરાસો ચાલુ છે અત્યારે કામ એ ડેરાધ પૂરા થઈ જાય એટલે મૂર્તિ મૂકશે નહીં અને હું જે વિધિ કરવાની છું મૂર્તિ બોલે છે મૂર્તિ વાત કરે એ ક્યારે બને જણ જે દેહના માલિક ના હોય તે પ્રતિષ્ઠા કરે ત્યારે મૂર્તિ બોલે શું કહે એલા કૃષ્ણ ભગવાન બોલે એવા દેખાય છે મૂર્તિ શું કહું કૃષ્ણ ભગવાન અંબાજી માતા ભદ્રકાળી માતા બધી માતાઓ ગણપતિ બધી નહી તો હું તો ડેરા બાંધા ને વિચાર નો એ રૂપમાં નહીં શું કહું લોકોના કલ્યાણ માટે મતભેદ તૂટે એટલા માટે અમારો હાથ તારો ખોટો એવું ના હોવો જોઈએ અને ખોટું આગ્રહ પકડાઈ લીધેલા છે એ નથી ધર્મ ધર્મ તો પર કહેવાય ધર્મ આવે ધર્મ મતભેદ ના થઈ જાય આબુ કશે કપડું ઉધરું થાય કે મને પેન્શન મેં જોયું નથી સત્તર વર્ષ સત્તર સત્યાવીસ વર્ષથી જોયું નથી સમજવું પડશે આ ગપા કેન વાળા ઠીક છે ફોરીન વાળ ઇન્ડિયા ને માટે ના શકે આ બધું શું કરો વાળા પૂર્ણ હમતા જ નહી બિચારા એટલે કઈ દીન મોત કરવા માટેનું જ એમનું જીવન છે શું છે લેવું જોઈએ એ જ તમારો ધર્મ હોય શું અનંત અવતારથી સાધુ અમને સાધુ થઈને હેમરો એટલા જ માટે ભટકેશ બધા પણ અહીંના હવે પુનઃ જન્મ લોકો પણ ઘણા માને છે શું કે ना मा माने, माने समझ नए ये तो अपना जोड़े रेवरा मानता रहता है बुद्धि करी ने एम समझे खरी सालू कई क्या वस्तु સુરત થી હાઈવે ઉપર આવે છે ને આગળ તાપી નદી માં આ બાજુ છે ત્રણ ડેરાસર બંધ થઈ રહ્યા છે એની કોઈ સરપ્લસ હોય તો આપે ને માગવાળું સિસ્ટમ એમાંથી બધું બરોબર સરપ્લસ હોય તો આપે જેને હોય તો પતા નહી તો સરપ્લસ ના હોય આપીને શું હોય અહીં કઈ માટે પૈસા આપનારો બઉ હોય કેવાટર છે પારકા માટે તો સારા રસ્તે ગયા એટલા આપડે પારકા કોઈને હેલ્પ કરીએ કોઈ ને કરીએ તો પણ સારા કઈ પોતાના માટે વાપરીએ બધું કરીએ લોકો ને હેલ્પ થાય એવું કર્યું મને બે પટેળો આઠ છે તે ઈરો આપીએ બાબો બહાર લઈને જાય પછી કોઈક લે બાબા બિસ્કીટ લઈ એ લઈ લે આ વિજ્ઞાન છે બહુ ટચમો રહેતા બેન પોંચ વર્ષથી મારી જોયે ચોઈસે કેટલું કેટલાક ટચમ એમ બી થઈ ન સમજાય નિવેડો આપવો છે ને કે આપડા મન ને આપડે કોણ છે જાણ્યું એ ઇન્ડિપેન્ડન્ટ થવા એવો રસ્તો હોય તો થઈ જવાની જરૂર છે શું છે રસ્તો ના હોય તો કમો આ કઈ યોગ બોગ નઈ નઈ રિલેટી ચાલે સાંભળ્યું જ નથી ને જગતે સાંભળ્યું નથી જગત તો બધા ક્રિએટર એ બધા લગભગ બસ અબલ વર્ષે તમે શું માણસો કે જગત નો તમારા માટે જગત ની શરૂઆત થઈ હશે જગત શરૂઆત કેવી રીતે થઈ હશે એ બધું તને અંજાઈ દઉં તમે થોડા પાય નજાઈ દઉં આ જગત જે છે બીજી કઈ વસ્તુ નથી સાંભળવા બહુ સરસ ફર્યા કરે એટલે અવસ્થા થાય બાકી આ આપણા શાસ્ત્રો માં જો ભગવાન ઈચ્છા થઈ જગ્યા રચી ભગવાન ઈચ્છા થઈ ભીખાર ઈચ્છા થાય ઈચ્છા થતી હતી ભગવાન ભગવાન આ તો વિજ્ઞાન થી પૂછી શું બઉ સમજી લો તમે આ મારી બેજ્ઞાન થી પૂરું થાય છે વિજ્ઞાની એવું કે છે કે જગત મોટા ધડાકા થી શરૂ થઈ જાય વિજ્ઞાન સાયન્ટિસ્ટ એવું કે છે આ જગત શું છે તે એટલે સાયન્ટિસ્ટ મળશે એ લોકોને પણ મને કોઈ સાયન્ટિસ્ટ ભેગા કરી આપો તારે એ ખોટા નથી હોતા गिफ्ट ज्ञान दिखात आगे आ बुद्धि दर्शन आम हो बिचारा एवं आमजे नहीं कहडियन तो आमज है चौदह बिलियन वर्ष लगे खबर है शूतर नहीं हमें शु कह જગત કે જગત કોઈ દાદા નાચ થવાનું નથી તે પણ કહી દઉં શું કાદા નું ક્રિય જ નહી થયું નાશ કેવું અનાબી અનંતલો જ્ઞાન આપેલો છે આ લોકો વિચારક માણસો હોય તારે વાત ખાલી કેવાની આ બહાર ના કેવાય પેલી છ ઇન્ટરનલ ની વાત પછી અધૂરી રહી દાદા એ છ ઇટરનલ છે તે નિરંતર સમસરણ કર્યા જ કરે એનું પરિવર્તન થયા જ કરે તેમાંથી આત્મા અને આ અણુ છે ને એનો એ અણુ વિભાજ્ય છે શું છે એનો જે નાના નાનો ભાગ એને પરમાણુ કહેવામાં આવે છે એ પરમાણુ આત્મા ભેગા થાય નજીકમાં આવે એટલે એમાંથી આ ક્રોધ માર્ગમાં આ લોકો ભાષી જાય નથી આત્માના ગુણ નથી પરમાણુના ગુણ સમજાયું નહી કે બરાબર ના સમજે રાત દાડો કર્યા કરે લોકો કારણ કે આ સમજાય તો કલ્યાણ થઈ ગયું ને અનંતવતાર જેખ કરતો હતો તે જ મળી ગયું તમે સમજો ને નહીં તો કોઈ જગ્યાએ મળે એવું નથી આ બન્યું નથી આ ચાર વેદ છે એ ચાર વેદ શું કેવરણ કરતા કરતા જડ્યો નથી કે મારે ઈતી જોઈ તે ક્યાં જવું કા કે આ વેદમાં તો શબ્દ સ્થુલ હોય ક્યાં હોય શબ્દ સુખમ હોય કે સ્થુલ હોય ચાર વેદના ઉપરી ભાઈ જ્ઞાની પુરુષ જાઓ અને જ્ઞાની તો હિન્દુસ્તાન વીસ હજાર છે પડતી ના ચાલે એમ એકવી જ્ઞાની તો જયારે બુદ્ધિ નો ના હોય તે જ્ઞાની બુ ખલાસ થઈ ગયી છે એ બુદ્ધિ નો ઉપયોગ કરવાનો તમારું મગજ બગડી ગયું છે હા તો બુદ્ધિ તો સંસાર વ્યવહાર માટે બુદ્ધિ ની જરૂર છે પણ મોકે દેવું હોય તો બુદ્ધિ જ્ઞાન જશે શું કરું दादा तुम अन्त करे भागवत मैल शू भगवत अवतारे कलकी अवत कहकी हम शु कमी चिथी जो है कलकी हे कौन आधा आया गया मैने कलकी के તમામ સંત હું તો હું તો જ્ઞાની પુરુષ છું ભગવાન દાદા ભગવાન ભાઈ પ્રગટ થયા છે હું હજુ ત્રણસો સાત ડિગ્રી ચાહી નથી એટલે હું જાતે ભગવાન થયો નથી આ સમજ ને એમ પણ હું ભેદવૈનિક છું એટલે વર્ગની ઓબ્ઝર્વેટરી છું સાયન્ટિસ્ટો પણ જોઈ શક્યા મારી પાસે સાયન્ટિસ્ટો બહુ જાણવાનું બોલે સાયન્ટિસ્ટો મારી પાસે આ રિલેટીવ તો હમણાં એમને ખોરી કર્યું કેટલાય વર્ષથી ખોલી રિલેટીવું રહું છું અને મારું ભાઈ ભાઈ તો નાનો ભાઈ છે સ્ટાઇલેજ છે તો આગળ સત્યભાઈ બોલતો હતો કે અમારા દાદા છે ને કહ્યું ના લખે આ વ્યવહાર થી ફાયદો થાય કારણ કે અમારી કૂપા લાભ લે તો બધું કુપા ઉતરે શું કહ્યું આ રિલેટીવ ડોઈ નું એ તો કહું ને બ્લડ નું ત્યાં બધી સાત કિડી પછી બંધ થઈ જાય બ્લડ નું રિલેશન આ બધી જગત ને બ્લડ નું રિલેશન છે બીજું કોઈ આત્મા તો આત્મા આ રિલેશન બ્લડ નું છે અહિયાં હેદના પડે ને મારે હે દોત માં નીકળે છે ને જમતી વખત નીકળ્યા મને ખબર પડે કે આ જમવા દેવું કઈ દુઃખ બુખ કે દુઃખ નું કશું થાય નહી નથી મારી શરીર સાડા છ થી સવારના સાડા છો થી રાતના હળાકી સુધી વચ્ચે બે કલાક વચ્ચે આરામ મળે કોઈ કેર ફાડી નથી પગ ફર્યા નથી કારણ કે લાતો મારેલી જ નહીં અને તો લાતો મારે હવે આ થવાથી હું મારું બે ઊભા થઈ ગયા કુદરતી રીતે ઉભા થયા બે ધીમા થવાથી કેવી રીતે એનો એ જે ક્રોધ માર માં આવેલો છે તે સારા ગુણ છે ચેતન ના ગુણ છે કે જળના ચેતનલાલ હા ગુણ તો ચેતનલાલ ચેતન ના ગુણ હોય પર કોઈ લોકો સુ કે ચેતન નહીં કોઈ ઝડના લે કયો ગુસ્સે થાય છે એ જ કોઈ એવું જુસ્સો થતો નથી જળ ને ગુસ્સો નથી થતો એટલે વ્યતિરેક ગુણો વ્યતિરેક એટલે પોતાના મૂળ ગુણધર્મ નહી બે ના ભેગા થવાથી ઉત્પન્ન થનારા ગુણો ને બે નજીક આવવાથી ઉત્પન્ન થનારા ગુણો હવે શાણા જેવું તમને સમજાવું બે નજીક આવવાથી ઉત્પન્ન થયા ગુણો કે આ દરિયો હોય દરિયાના આપણે કહીએ કે તું વરાળ ક્યાં કાઢું છું દરિયાના આપણે કહીએ કે વરાળ તું ક્યાં કાઢું એટલે દરિયો શું જાય કે ભાઈ જો હું વરાળ કાઢતો હોઉં તો થોડું રાત્રે અહીં જોઈજે દિવસે ના જોઈએ તો રાતે એના જ કાઢતા હોય ને માટે એ કાઢતો ઇઝ નોટ રિસ્પોન્સીબલ બરોબર ને પછી આપડે બુદ્ધિ વિચારી જૂરતો આ બે ભેગા થવાથી આ ગુણોત્ન સાહેબ ભેગા થયા થી ક્રોધ માન માં આવેલું ઉભું થયું એટલે ક્રોધ ને માન થી હું થયું તારા બાપ લીલા કરતો હશે ભગવાન ભગવાન ભગવાન જ છે ભગવાન તો નિરંતર એની સાથે એવું રહું છું તો એ હજારા માં દેખાય છે મને એક્ઝેક્ટ તમને એવું દેખાય નઈ એક્ઝેક્ટ દેખાય શું કયું करता गुण ज नहीं आमा कोई प्रिया करने गुण जी फ्ञ क्रिया दर्शन क्रिया वे क्रिया तो बार बद परमाणु नु गुण है नही जाते क्रिया करी क्या लोग गुण समझे नहीं परमाणु नुण जाते क्रिया करी એટલે અમને એના પડે બધા આપી નાખે એટલે તમારે અમારે જોડે રહેવું પડે લોકો તો કરોડ કરોડ રૂપિયાની મિલકત છે મારી પાસે પણ હે કરે કારણ કે ફરી આવો દર્શના પછી વાતે ખબર પડે એના મને અમે તમને છોડવા ના કહીએ શું કરું પણ થોડો લાભ તો લઈ લો છોડવું કઈ હેલી વાત છે दादा अक्रम ते कहो तो अक्रम काम केकर्म के जगत धर्मो क्रमिक एक पमिक क्रमिक एलेटेपाय स्टेप એટલે જેટલા આપડે પરિગ્રહો ઓછો કરીએ એટલા ઉપર ઓછો કરું છું પરિગ્રહ મેં વેચાતો લાવ્યો નહી મારી જિંદગીમાં ધંધા બધા બહુ કર્યા ધંધા કમાયા પુષ્કળ પણ હું પોતે ઘેર લાયો નથી પરિગ્રહ શું કરું લાવવાનું એમ એમ નહીં જે છે એટલામાં જ અને જીવન જીવાય એટલી જૂટવું હવે ક્રમિક માર્ગ એટલે શું કે પરિગ્રહ ઓછા થાય તેમ તેમ ઉપર ચડતો જાય પ્રગતિઓ અને દસેક હજાર પગથિયા થયો તાર હો મળે કપિલભાઈ જે આ ડાયવર્ઝન રોડ છે શું છે આ ડાયવર્જન રોડ છે શું છે ટ્રમિક માર્ગ આ ખૂબ અગડી ગયો છે અને બધું આખું બ્રિજ સુધી પડેલો છે એટલે આ ડાયવર્જન માર્ગ નીકળે છે ડાયવર્જન લાખ પચાસ લાખ જેટલા ટિકિટ પાડી જશે એક્ દસ લાખ વચ્ચે નીકળે એટલે અક્રમ એટલે લીટ માર્ગ કેવું લીટ હા પ્રત્યે ના કાયદા કેવા કાઢશે ને અંદર જઈ રહી ને આફ કાઢે લીસ્ટી જ આવી લી મારશે કારણ કે આત્મા ની વાત છે આત્મા હોવા તૈયાર થાય અને અમારી વાણી એટલે માલકી વગર વાણી એટલે આ બોલે નહી એટલે માલકી માય સ્થિત નો એટલે માય સ્પીટ ના હોય શું કેવાય ગોળો છે ઠંડક ઉકાળો ઉકળતો હોય ને ભાઈ કઢી ઉકળતી હોય ચા ઉકળતી હોય ને તેવો બધા ઉકાળો રાખો દાડો ઉકાળો લોહી ઉકાળો ખયાત કરે શું કે ગમે છે લોહી પેલા તો બઉ મમતા પેલી જ નહીં મૂળ અહંકાર બહુ ભારે ચિંતાઓ પારો કે નહીં થાય વાત કરી દવા ખુ ક્યારે કર્યું કાકા દીકરા મને ખબર છે સોલ્યુશન દરેક જાતનું સોલ્યુશન થાય ધીસ ઇઝ ધ વર્લ્ડ ઓબર્વટરી દાદા અજ્ઞાની લોકો ને બઉ પૂછે નહીં પૂછવાનું હમઝર પડી જાય ને આ તો ત્યાં હમઝરપુર આથી હમઝરપરી ત્યાં પૂછ્યું કે આ કિર બની ગયું આ छत्व क्या कया शु कार्य टाइम शास्त्र पड़े पारिभाषिक शब्द એ સાસો ના હોય આ તો જ્ઞાની પૂછતો એક્ઝેક્ટ જોઈન્ટ કે ટાઈમે ક્યાં થયો કામગેરા માણસો તમે મિકેનિકલ બોડી તમારું એડજસ્ટમેન્ટ બધા મિકેનિકલ ને ભાવ તો ખરો કે આમ હવે આ કરી લેવું છે ભાવ થાય ને ના બંધન માં રહી ને આ બંધ રેવું પડે શું કહે એટલે અમે રહી ને આ બંધ રહીએ શું કઈ લોકો કે દાદા તમે કપડા કરો છો કોટ વગર પહેરો છો આમ કે છો ઈરાન વીટી પેરે છે કેવું હોય તો કાઢી લે ને ત્યારે ખબર પડે તમે નાગા દાદા આવો કોઈ શરમ જ ના થાય લોકોને હોવું આવે તે અમે અંબાલા ભી શું તમે એ કહેવાય દેખાડ છો હું હોવું જોઉં અમારા દેખાડશે ઓગણીસો ને સેવન્ટી નાઇન નો ફ્રેકચર થયેલું પછી પછી મહેનત વગેરે મને કઈ દુખ મુખ થાય નોલાયા બધાને એ આવીને પછી આમ પગ લાવવા માંડ્યા એ કરવા સવાર માં બધા મોટા દવાખાના બધાને ખબર પડી ગઈ કે દાદા ને આવું રહ્યું છે એટલે મોટો ડાક્ટર જે છે મોટો ડાક્ટર પેલું લઈ શું લઈને આવ્યો એમ્બ્યુલન્સ ડાક્ટર જાતે પોતે આવ્યા એ કાદા આવશે નહીં જાતે ત્યાં આવી ડાક્ટર કે દાદા ચાલો મોટા દવાખાના મારાથી આવાય નહિ મારું કામ નહીં કર્યું મને અમે તમને ખાસ કહીએ છીએ રૂમ કાઢી લોગણ હોવા માં એટલે દવાખાના કાયદા પાડે નહિ લોકો દવાખાના એ કરવામાં આવનાર એમને બઉ સમજાય પણ ફોડે રહી ને પછી ડાક્ટરે મોટા મોટા ડાક્ટરો જોયું બધા ડાક્ટરો કે તમે દુઃખ નહીં ના થઈ મારું હાસ્ય છે હું કેવું છું ભાઈ શું કરેન્શન એટલે પછી બીજા નાના કે છે જુઓ હાથમાં પેણા દેખાય કે ફ્રેકચર થયું છે ત્યારે <laughs> <laughs> અને પછી વધારે ડાક્ટર લોહી રેડે પછી દાદા લોહી વાંધો તમારે હાથમાં તમારો તો અમર જગ્યા છે કે લોહી નો શું વાંધો હાથમાં તો તમારો અમર છે નાખાય હા બોડીમાં તો બોડીમાં એક એક પર બહુ લોકો લાખો માણસ દર્શન કરે પરમાણુ હાઈ લેવલ પરમાણુ શું હજાબી આ તો વર્લ્ડની એક હજાર બી હાઈ લેવલ એ ડોક્ટર પણ કે ડાક્ટર કે ના ના એવું એમને ઠીક કે મારું લીવર મારા કંટ્રોલ માં હોય તારા કંટ્રોલ માં હોય ના ના કરવા દે હાથ ગાલ દઈએ ડાક્ટરો ના પણ બધા થાય ને થાય નઈ હિમાલયમાં લાખો બાવ ફરતા થાય ને આ વસ્તુ બને નઈ એવી બનેલી છે આ એટલે સુધરે નહી આશીર્વાદ લઈ ગયેલા બસ સ્વભાવ સુધી ત્રિવેદી નો ચાર પાંચ વખત અને આવા ડોક્ટર તમે શું ખૂટે છે તમારી પાસે છે એટલું જ ખુટે છે બાકી દિવસ આપી દાદા સત્યાવીસ વર્ષથી કોઈ ક્ષણ એક ક્ષણ પણ મને કોઈ રહેવા દા તમે દુઃખ થાય દીવા દાદા નહીં દુઃખ થાય તો ટેન્શન થાય થાય ને મને દલ ન સુંદર અને ચિત્ત ચિત્ત હા હું બોલું નહીં વાળી ધોલ્યા કરે એવી રીતે ફર્સ્ટ ક્લાસ ટોપમાં ના છોકરા બહુ કું સારી ગયા દાદાને લાભ મળે ગેર બેઠક અહીથી આવવાના હોય આપડે ગયા કઈ બોલાવાયા જોવું ના પડે એ પૂન છે આખી જિંદગી શિયા કરીશ મારી મનભે કરેલી પણ મનુભે કામ વિડે બોલકા આવડું આવડું બોલી જાય મને આવડી છે બઉ હાથે મને બે હાથે વ્યાજમાં આયા કરે તો એ રસ્તો કાઢવો જોઈએ છોડી જતી રહેતી ના ભાઈઓ સારા બધા આપવું જોઈએ આપડે પણ ના પાય અને ચિંતા કરવા જોઈએ નથી દુઃખ ન પાય એટલું હાચવું છે આપડે એટલું કઈ નિયમ તો હોવ છે મારી જોડે હમદવા તૈયાર હોય તો એના તો હું કઉ છું ને કે ભાઈ એક ચિંતા થાય તો એ લાખ ડોલર આવો મળી જતો હવે એવું સરસ વિજ્ઞાન સમજી લે તું કામ નીકળી જાય ઇન્ડિયામાં તો તમે જોયું તું ને તે દાદ ત્યાં આયા તા તે બઉ સરસ તૈયાર થઈ ગયેલા લોકો કાંઈ દાત દાડો દાદા દાદા ઓછી કમાણી આ કમાણી અહીથી જતી વખતે જોડે આવે ખરા જોડે આવશે હાથમાં દીકરા હતા મારી ઉમર ના મને કે છે હું એક કલાક મને દેશ આપશે ને આપી શકે આવજો એટલે પછી એમના ફાધર ને બધી પાર્ટી મોટી હતી બઉ ઘસારો ના લાગે એટલા માટે અને પહેરે તે આપણે સુધી નું અને એક સફેદ ટોકી આમ સીધી નહી વાંકી છે અને પૈસા પાડે ના પણ કોઈ વાપરેલું નહિ બિચારા ને કપડાં પણ અડધા સારા કપડા ના દાદા કોઈ લઈ ગયેલો કેભાવ પડેલો જાય નઈ કે આ પ્રકૃતિ બંધેલી ને જાય નહી અમને મમ્મી એમ થાય છે બધું આવું સા એટલે પછી એના ફાધર એમના છોકરા હોમો થાય છે લંગોટી વાળી એ દુખી થઈને કાકે તે લઈ જવાતું નથી એટલું સારું છે તમે લઈ જવા નથી લઈ જવા સારું છે તમે કેમ કારણ કે નહીં તો મારા ફાધર દસ લાખ દેવું લઈ જાય મારા દેવું રાખે કર્યો નથી આપણે પાટીદાર આપણે ભલા માણસો તમને મારી આમાં વિચાર આવે પણ અમને તો ભલા વિચાર ના આવે મારા ફાધર દસ લાખ દેવું મૂકીને રિક્ષા માંથી એક એક રૂપિયો ફેંકવાઈ રાખવાનો શું પેલું પેલા પેલા નાગર પેલા દેસાઈ ને તમે પેલું કહ્યું ને લો છોડવા હોય તો એક નાગર દેશે વિશ્વાસ બહુ એ પણ આ સખી માં આવો તો આ હેરતા હેરતા આવો ખૂબ જાય પડી જશે મુજબ થઈ જશે એ તમે ઘેર થી કરીને આવજો આવે કારણ કે રિક્ષા મને પૈસા મારાથી ખર્ચાતા નથી કરે કારણ કે મારો સ્વભાવ એવો છે મારાથી ખર્ચો ના થાય કે હું તો અમારી નાગરી નાથ માં પીરસવા ગયો હતો અને બધાને અડધો લાડવો મૂકતો હતો આપડે જાણી કે આ નોનસ વગર ખાઈ શકશે નહિ એટલે હું અડધો મૂકતો હતો એટલે મને તો જો ભીખારી જેવો એટલે મારા જ ખર્ચા એ નહી કે જાય દાદા ભગવાન પછી મેચાય એવું મન મોટું કરવા માટે રસ્તો કર્યો રિક્ષા વાળ બોલાવી એમને કહ્યું તમે આવો જય શ્રી જય સારી છે જય સચ્ચીદાનંદ સારી છે જય માય આવ્યું એટલે પોઝન પડે આ તો ઓરિજિનલ ટેબ ને બોલે છે એટલે મારી માલકીની વાણી નથી આ એમાં ઓરિનલ ટ્રેકર બોલે છે ને પરક્ષ સરસ્વતી છે જે પૂછવું ને એક્ઝેક્ટ જવાબ મળી જાય એટલે વલનું દરેક વસ્તુ પૂછી શકાય બધું અત્યાર સુધી જે જાણ્યું છે નહી એ તો બધું લૌકિક જાણ્યું છે અલૌકિક નો એક અત્યારે જાણ્યો હોય તો કેટલી અંદર શાંતિ આનંદ હોય અલૌકિક જાણવાની જરૂર છે અલૌકિક તો બધું અનંતથી આ જાણ જાણ કર્યું છે આ જગત વસ્તુ વસ્તુ લૌકિક નથી વસ્તુ અલૌકિક છે ભગવાન અલૌકિક તમારા આત્મા અલૌકિક ચેતન અલૌકિક અલૌકિક છે એટલે જે કઈ વાત પૂછવી હોય તો બધા આગળ આવવાનું વાંધો નથી આપણે દરેક ને પૂછવાનો રાહ છે દરેક પૂછો બધા ખુલાસા જે કઈ વાતચીત કરી બધા કરો બહેન તમારે કઈ વાતચીત કરે કરો ખુલાસો તો કરવો પડશે ક્યાં સુધી આવું મનમાં જીવન જીવવું ભગવાન બોલીએ પણ ભગવાન શું છે એને જાણવું જોઈએ ભગવાન શું છે ભગવાન પોતાના પોતાના સગા ઓળખવાનો પ્રયત્ન કરે છે કે મારા વહેવા ને હજુ મળવું જોયું નથી અને મારે ઓળખવું પણ ભગવાનને ઓળખવાનો પ્રયત્ન ના કરવો જોઈએ ના કરવો જોઈએ તમને કેમ લાગે ન કરવો જોઈએ નવો જોઈએ એટલે ભગવાન શું છે શું કરે છે શું નથી કરતા જગત શું છે કોણ ચલાવ્યા છે બધું જાણવું છે તમાર ડોક્ટરો થયેલા બધા તમે વિજ્ઞાન માં હરકત ના થાય એ બે વડીલ ને હરકત ના થાય ને એ ઉત્તર આજે મંદિર માં ભગવાન નું સ્વરૂપ મૂકે છે એ એના ને આત્મ આત્મવિજ્ઞાન એ બે માં मंदिर भगवान बामकड़ा हो है और है ते वर्ष ना रमकड़ो हो आप आठ वर्ष ना आप रमकड़ो ना ले, ले ख આઠ વર્ષનો રમકડો રમતો હોય ત્યારે બહાર વાંધો છોકરો હોય ત્યારે રમકડો લે એટલે જગત આખું રમકડે રમા રમાડી રહી છે હા પણ એમ રમાડતા રમાડતા ઉપર આવે છે ને મોટા થાય છે ને પછી ત્યારબાદ છોડી દે છે ને રમકડે રમાડતા એ પાછું છોડી નહીં દેતો એવા મૂર્તિ આપણું મોટા મોટા મોટું વિજ્ઞાન છે આપણું આ મૂર્તિ તો એવું કે જ્યાં સુધી અમૃત નો દર્શન ન થાય ત્યાં સુધી મૂર્તિ રાખજો અમૃત નો દર્શન ન થાય ત્યાં સુધી અવલંબન રાખજો મૂર્તિ નું કે સમજ પડી કે મૂર્તિ ના હોય તો પછી એના આધારે